આપડે સમજુ હોય મારું પણ આપણું મારું આ દુનિયામાં કોઈ છે હાથ માં આપડી ભાઈ ધનશાસ્ત્ર હું અભ્યાસ કરું છું છું એ અહંકાર છે કારણ કે અહંકાર હું એ અહંકાર કબોર એ હું અહંકાર છે એમ સહજાય બોલું તમે નથી તે આરોપ કરો છો એ બધા અંકાર જ છે ને આવી ગયો ત્યાં હું પણ આવી ગયું નહી હું હું નહીં જગ્યાએ અંકાર નથી તે મને તો હું છું એવું લાગતું જ નથી શું ને આમ તક નું લાવ કેવી રીતે હું ચંદુલાલ છું એવું જાણું પણ હું કઈ વસ્તુ નથી મને અહંકાર મારી ગારો છે કેમ ને કેબાલ લઈ લે સર તો ટકા લો વખતે બોલે કે લો તો પછી પાછી આપી દો લે ચપાળી અનાજ નો અભ્યાસ છે ને ચપલ અને અભ્યાસ સુરો અમારો શું ટી ગયેલો તમને શું ટી દે છે તમારું કામ છે ને જે કે પાંચ આજ્ઞામાં આવી ગયા હા અડતાલીસ આગળ નિરંતર છે આજ્ઞા પાછી નિરંતર રાખી દઈએ એક સારવાર ચૂકવી નાખીએ અને એ જ મોક્ષાનું હળતું એ જ્ઞા તીર્થંકર નું જે જ્ઞાન એ જ્ઞાન જ્ઞાની ની બાર પર નીકળેલું અને જ્ઞાની ની આજ્ઞા એ મોક્ષ કહેવાય આ જ્ઞાની તીર્થ સાનું જોઈએ બધા જુદી જ બુદ્ધિ વાળા તો બહુ વધે ને બુદ્ધિ તો પછી બુદ્ધું થઈ જાય અને પરમાત્મા ઇન ડાયરેક્ટ પ્રકાશ છે તેવો છે ઇનડિરેક્ટ પ્રકાશ ડિરેક્ટ પ્રકાશ નહીક્ટ અને જ્ઞાન એ ડાયરેક્ટ પ્રકાશ છે તેવો છે ડાયરેક્ટ રીતે અરીસા પર પડે અને પછી આપડે અરીસા નો પ્રકાશ રસોડા પાડીએ અરીસા જે પ્રકાશ છે રસોડા પાડીએ રસોડા જે પ્રકાશ પડે છે એ બુદ્ધિ છે અંદર નો દાખલો આપવું અંદર જશે અહંકાર કોઈનો અહંકાર જાડો હોય કોઈનો પાથળો હોય કોઈ ઊંચો હોય કોઈનો વાડો હોય કોઈ ડાયો અહંકાર હોય એ અહંકાર ના થ્રુ બુદ્ધિ આપવાની થ્રુ થ્રુ પ્રકાશ આવે આત્મા નો પ્રકાશ થાય એ અહંકાર ને થ્રુ આવે એ થ્રુ થઈને આવે આ બાજુ મીડિયમ કોણ અહંકાર અને આ બાજુ પ્રકાશ આવે એ બુદ્ધિ અને જ્ઞાની પુરુષ ને અહંકાર વચ્ચે હોય ને એને શીતલ પ્રકાશ જ્ઞાની પુરુષ તો કહ્યું નામ કે છે બિલકુલ હોય નહીં તે હિન્દુસ્તાન માં ઇનામર બાકી બીજા બધા ઓકે મળી જાય અમારા મળે છે એમને એટલે એમાં કે ત્રણ ગોળા મળે છે બુદ્ધિ વગર નો હોય ને ત્યાં નામ છે અથવા તીર્થંકરો બુદ્ધિ વગર ના હતા ના હોય બુદ્ધિ હોય તો ભગવાન નાન વાળી હોય મારી પાસે દરેક ના પોતાના ગજા પ્રમાણે લિમિટ વાળી હોય જ્ઞાન લિમિટ વાળું હોય અથવા તિલગ છે આ કઈ જ્યાં ભાવે જ્ઞાન હોય કેવું હોય ચેતન એટલે એને આપડે કદું કરવું ના પડે જ્ઞાન જ કામ કર્યા કરે એટલે જે જ્ઞાન ચેતન નથી એ બુદ્ધિ જ્ઞાન કહેવાય છે એ પછી વાંચે એટલું કશું વળ્યા નહીં એમ જ કરવા વાત હસી છે કરવું જાવું પણ નથી કરવું જ આવું પણ થતું નથી એને જોડું તો જ્ઞાન જ જ્ઞાન કામ કરી રહ્યા કરે આપડે ના કરું કા આપણે આપડે ઉઈએ તો જ્ઞાન કામ કર્યા સાસો આઠ છે દાદા ભગવાન હોય કે ભગવાન આ તો જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન આમ કઈ દર્શન કરીએ છીએ દાદા હમ કે છે જીવતા નથી છૂટવી દો છે જીવતા છોકતીમાંથી એક તો એક મોકળું છે એ મોકળું છે એ દુખ છે પછી આખી છોડી દેસ તો એ હું તો કાગળ પર કઈ દીકારગજ નહીં હોય કચ્છી સાઉથ ને દા છોડતો રહે ને એની જોડ દો કે એ દુખ કરી છે નહી અલંગ ગાને તમે આવો ભળાયા લે બલે અયા આવજો ફરી પાછા નથી ભૂલાતું એ નથી ભૂલાતું શેલાડી આપી તમે ભૂલા પણ દાદા આપતો એવું બતાવો છો કે શું નામ ભરવિંદિપારી ઘોડાકારી વાળા ભેગા થાય ન્યાય મંદિર આગળ ભેગા થાય ને એ મહામાન પોરકા દરરોજ મારે બાર જવાનું થાય ઘોડાગારી બોલાવાની ઘોડાગારી જાળી ગયા અને પછી ઘોડાગારી પૂછું એટલે બધો લોકો ભાઈ ઇનામ બિનામ આપે છે કે અરે શા નું ઇનામ દાદા આપે હતા તું તો ભાડું કચી કચી નક્કી કરે છે ધીમે ધીમે દોડાવો જો દાબુક મારું છું ઘોડા તો ઘોડો પાંચ લાખ પાક છે તો હમણાં હા મારે મારે ઘોડા ગાડી મારે હા આપડું ટ્રેક બધી તમે તો આવું હું કરવું કે હા તમે એક લાખ ના કહો છો મારી નઈ શું કહે ખાધું જ ના હોય બિચાર એકાદ ખાધું હોય ગોળે બાકી ચા નહીં જ નહીં ચા નાસ્તો કરવા કશો દે બિચારો એને ચાને કઉ બાર નવું રૂપિયા આજ ના મનમાં જગ્યા થાય મહાનપુર કા દાદા હૈા આદમી કે જવાની ઈચ્છા પણ સાહેબ આ કાલમાં અહીંયા અહીંથી મોક્ષ છે નહીં આપણે અમારા ધર્મશાસ્ત્ર માં એમ છે મોક્ષ મહાવીર ક્ષેત્ર છે અત્યારે મહાવીર ક્ષેત્ર માં ભગવાન વિચારે હશે સ્વામી અત્યારે વિચારે છે આગળ અહિયાં આપણું અહીંથી હું જન્મ થાય ઊંચી મોક્ષ જવાય બાકી અહીંથી બહુ જાણશે સ્વામી વિચરે છે અહીંથી ત્યાં જઈએ મહિ ક્ષેત્ર માં જાય છે આપડે કાર્ય બધાને કાર્ય હિમતભાઈ કઈ લાવે છે નથી મળતો માટે રસ્તો ના ચડે પાછો દુકાન બંધ રસ્તો સદા કરવા જાય પાછા ક્યાં સુધી સદા કરે રસ્તો નથી દાદા દુકાન ખરી દુકાન નથી મળી એટલે કે પાંચ પચાસ પાછી બેઠા મતું અમારે શબ્દ દુખાના હવે એમ છે કે કોઈ બરાબર એક જ શબ્દ અને આ રોકડ કેતરાય નીતરાય તો કયું કે અનંત ભાવ વેદ થી ભરેલી ભરેલી મોક્ષ ચાર પ્રમાણે છે ઉપર માહ ની જેને તમારા લેસો શું કેસે અને આપવાથી નીચે મતી ને પી ને માની શું ઉપમા આપી ગઈ ડું અનંત ભાવ ભેદ થી ભરેલી અનંત નાખ્યા નેક જગત ગીત કાર તો કોઈ મોટા જ્ઞાન મોટા જ્ઞાના ભૂલી નઈ ઉપર અલૌકિક જો અલૌકિકતા જો બીજા બતી ગઈ આપીએ આ વાણી જે વાણી સર્વસ્વ દુઃખ ને મટાડે શું કે સર્વસ્વ કથા નો બહુ હું લઈ લે ઉતરા ગઈ ગણી છે ને ભક્તિ નાખ્યા છોકરા પણાય પણાય કર્યા વ્યવસ્થા કર્યા વ્યવસ્થા પૂરા થઈ જાય આપડે કામ કરવાનું ગયું વ્યવસ્થામાં આપડે કામ કરેલો આવે આવજો લો તમે ઓળખી જાઓ વેરાસર માં તું ભદ્રિક જવા નહી ભદ્રિક તો એનું નામ કે વેરાછર એટલા બધા લોખંડ નામ આવ્યું કામ આ ભદ્રિક કેવું ના મહાકુંસારી હોય ઉંધાળે જણાય મહાકુંસારી છે તાર પાછા બીજા ખાતા નઈ ચાલે તમારું ચલાવ આપણે ચોપડા મારે આમ ચેતરા છે જ્ઞાનીઓ શું કહે છે કે વિવાદ આયા છેકરાઓ નહીં બધી ગાય મોરખા બહુ શું કરો બઉ દખાવા હોય ત્યાં તો આપડે બોલાવો ના બહુ પાક આવે ના હારેલું હશે ને ફેંકી ના થાય હડેલું હોય ફેંકી ના હડ્યું હશે તો બહુ પાકો હોય બધા થયા ના તમે કોઈ નથી જમી ન બધું અડવા દે બીજા નાટક બધું કા વાલ આવે વાત હતા વાલ આત્મા જોડે ભાઈ બુદ્ધ ના છે અમારે ઘટે કલાક પછી નાય નહીં તો બીજા જોવા જેવા જેવો થઈ જાય નાય નહીં તો બીજા જોવા જેવો થઈ જાય કેવો ના જ્યાં સુધી કેરી માંથી આવે છે તો આપણે ના હોય લાવેલા <laughs> <laughs> મોટી કરે બેહાય પછી અને પછી કરે રાત્રે જાગીને રાતે જાગરણ કરે બાપ બાપા પાણી ખુશી આપી દીધી નહીં ને ખુશી આપી દીધી ને શું સારા હા દેખી દેખીતી આપી દે લોકો લીધા દીધા છે કહી જઈ શકાય આપી દૂર વીસ સાતું પૂછ્યું ધનિતા કરવું પણ હવે ના ગમતું હોય તો કોને બરો કોને ખબર નહીં બરોબર અરે તો બધું યાદ બધું શું થાય આઈ બતા બતા ગમે વાત ના કરી આપડે એ વાત કરે આવી જ ના કરીએ આપડે આત્મા આત્મા મત સજરા થયા છે નથી કરું થઈ ગયો ખરાબ ના દેખાયું પડે રાજનીતિ નથી આ કરાર રાજનીતિ કરાવ નાવજી ન હારા જરા પૂરા કરવા પડશે બરોબર દેખા હું નસી દેરી પૂરો ન હા હવે નવજી પૂરી કરી શકાય હવે હા હાજી કુછ ન ટીકતા બોલા નથી તો રાત રાત કરી રહ્યા ભગવાન નસી કે હા આ તો મતલબ Yeah, can you hear that? Person. Yeah, can you hear that? Person. લોકો ના પ્રાપ્ત કરવા માટે બંધ ને રસ્તા હા દાદા મેસાર શોભા એમાં કરવામાં પડ્યા હતા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 પણ નવા કરાર હવે હવે નવો કરાર કરવો નથી એવો ભાવ કરાર પૂરો કરતો આવવો અને નથી કર્યા નહીં જતો હારી પહેલા મને નહીં જશે કોઈ આવી આવે આપડે કરાટ મળ્યા બધા કરાટ વાળ વધે છે એક ચાવા ગયા છે જાય છે સમજણ વાળા ના ગેડા વાળા તો પહોંચે છે આયો છે ત્યાં કહી પહોંચે જાત જાતના રંગ ને જાત જાતના કે જાત જાતના દરેક જણાવ્યું દરેક મારે બે સારો સારું શું કામ કર્યું કરીશું મસ્તીઓ કરીશું કોઈવા આવ્યો કોઈ થઈ જવા હોય ની શિકાર શિકાર કરનારે હોય શિકાર શિકાર કરનાર સેવા આવ્યો તમને શું ભાઈ મહિલા માં દરેક બચવા માટે ના કરીને શું કહું કરી ઉતર રે સુર જેમ તને ઝીલાગે ને તેમ ઝીલે શું અને જી ના કહું તો ના કરી કરાદી છે બધું ચાલુ છે સંસાર માં નથી જતા સંસાર માં થઈએ છીએ અને સંપૂર્ણ વિતરા કરીએ છીએ સંપૂર્ણ વિતરા સાંભળવાના મળે વર્ણન સાંભળવાના મળે જોવાના મળે જોવાના ના મળે જોવાના મળ્યા જોવા ના મળે છે નો ડેકોરેશન શું કહ્યુંરેશન દિવાય તો જમતી દેવાય મારે પાકનું છે ધમથી દેવાય ના દેવું કિલાઈ ગયા પછી એક કોણ બરોબર નથી કરે બધું લઈ જાય છે જાહેરાત આવી છે અમુક જગ્યા એ છે તે સર્સંગ છે એટલે પેલા લોકો કઈ પણ વાર્નામેન્ટ થયું છે હા વિચાર માર્ગ તો સહજ હોય આવું આવું માર્ગ જ ન હોય અત્યારે હિન્દુસ્તાન કોઈ પણ માર્ગ એવો નથી કે સહજ જ વાળું ના હોય ઘણા જ વાળું હોય ના હોય તો ડેકોરેશન વાળો ધર્મ ડેકોરેશન ધર્મ જેમ ધર્મ ધર્મ મુક્ત થાય એનું નામ ધર્મ આપડી ઉપરી કોઈ ના હોવાય ધર્મ છે યથાર્થ ધર્મ કોઈ ઉપરી જ ના હોય ઉપરી જાય માટે શું આપણે વધારે કોઈ આપડે ઉપરી હોય શકે અત્યારે કલ્પનાઓ એમને માટે બરોબર છે આપડે એવું નથી આપણે ચાર પાસ છે અને એમને માટે બરોબર છે જેને ભોસે જવું છે એને માટે બરોબર નથી આ સંતોષ નથી થતો તો વાત કરજો શું કહ્યું મને મારા ઘરમાં સંતોષ નથી થતો મારા સંતોષ નથી થતો તો વાત કરતો હું વાત કરીએ નહીં હોય જોયું આની કાઢ મારી કાઢી મારી ભગવાન એટલે આ એકાંત આ કહે છે એને જે એકાંત માં આવ્યો હોય તે એકાંત હોય તેમાં જ રહે છે અવલંબ જ છે આ કેવું હોય કાયદો ના હોય આમ આમ કેમ બેઠા આમ કેમ કે ત્યાં આગળ લોકમાર્ગ હોય છે કે ત્યાં પોલીસ વાળા છે સહજ માર્ગ ઉપર પોલીસ ગયાત હોય ને સહજ માર્ગ ઉપર પોલીસ ગયા ના અને ના થાય સહજ માર્ગ ઉપર અભિનિવેશ ના થઈ જાય સહજ માર્ગ ઉપર અભિનિવેશ થઈ જાય અનેકાંતાંત રહેવાની જરૂર છે એકાંત રહેવું પડે ગુના દશા ના થાય તેમાંથી કોઈ પણ એકાંતમાં હોય શકે એવું પણ સહજતા એનો છેલ્લા માં છેલ્લો સર જેમ કેમ પૂછન નથી દેખાતા અરજી દેખાતા હતા બની શકે ઇઝી ચેર પર અરિજી દેખાતા હતા આવે અગરપતિ ની અગર માતા રૂપાણી સાધારો સુભરાય છે મારી લાગે કે બંધ આવી જાય અથવા તો બ્રહ્મ પૂછે એટલા કે વાત બહુ કષ્ટની કે આદર્શ જીવન નાતે આદર્શ અને જીવન કેમ કહેવાય પણ આદર્શ અવકાશ ખરો નહી આ પુરુષાર્થ છે કેવો નહીં હિન્દુ જગત માં આ તો બધું આ સદના નો છે કેવો છે સપના આ તો સદના નો પુરસ્થ જાગૃત નો પુસ્તક છું કે ના મતલ એ નથી તમે ગુને તમે ગુને ઘર ના પછી હું નથી પણ અધિકાર છે એ બધું અધિકાર છે ખાવા પડે છે વિચારો ના વ્યક્તિ પીતું નબળો રસી બહાર નહીં વ્યક્તિ હું લખી કે મારે દેવ રસી ની કહેવું હોય અને હું રસી મારું નામ છે નામ અને ચહેરાઓ તે લીધા હોય નામ અને નાની બે જીધા હોય તો નાની એ તરીકે આપણને ઓળખ પડે કે આપણે કોણ આવે નાની આ નામનો મારી કોણ હતું મને ઓળખ્યા ભગવાન તમારું સ્વરૂપ છે ભગવાન ને તમારું સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ દ્વારા થઈ ગઈ આ નદી અમે કદું સર થાય પોતાનું શરૂ થાય એટલે દ્રવ્ય પોતાની રીતે સહજ રીતે ભર્યા કરે જળ જળ રીતે પાસે ભે વિજ્ઞાની કોને કહેવાય કે જેનામાં એક પણ મૃત્યુ ના હોય પણ અહંકારી ધર્મ હું કઈ કરું ખરી રીતે જગતમાં કોઈ માણસ એવો તેમાં નથી જયારે સંદાધાની સ્વતંત્ર શક્તિ હોય સ્વતંત્ર અને પછી પાસેથી આમ કરી ખાલી ભોઈ જવું છે ખાલી શું છે હું ભોઈ જઉં છે ખાલી